પરીક્ષિત રાજાનો પ્રશ્ન છે પ્રાયશ્ચિત કર્યા પછી પણ પાપ કરવાની ઈચ્છા થાય એવો કોઈ ઉપાય બતાવો કોઈ દિવસ થાય સુખદેવજી મહારાજ વર્ણન કરે છે રાજન પ્રશ્ન સુંદર કર્યો છે વાસનાથી જેવું પાપ કરે છે વાસના અજ્ઞાન માંથી ઉત્પન્ન થાય જ આવે નહી પા ભગવાન ના સ્વરૂપ માં જે સ્થિર રહેવા માટે ભગવાન નામ સાથે પ્રીતિ કરવી જગત ભગવાન નામ નામ પડશે આવા ખરાબ વિચાર કેમ કરે છે મનમાં પાપ આવે ત્યારે મન ને સમજાવીને શ્રીમન નારાયણ નારાયણ Narayana Narayana Narayana Sriman Narayana Narayana શ્રીમ m ta ra સત્ય નારાાયણ નારાાયણ નારાાયણ ન સત્ય નારાયણ નારાાયણ નારાાયણ ન સત્યારણ જ્યોના yeah, radhrinarayana narayana narayana radhrinarayana narayana narayana radhrinarayana badri narayan narayan narayan badri narayan narayan narayan narayan Om Namo Narayanaya Nam Narayanaya Nam Narayanaya Nam Narayanaya Nam Shri Man Narayanaya आदि नारायण परमात्मा नु ध्यान आदि नारायण परमात्मा नु अर्चन आदि नारायण परमात्मा जे कीतन करे नर नारायण ठीक जय विमुख बने तेरे ज पाप करे જે જેવકાળ ભગવાન ના સન્મુખ રહેવા તેના એનું પાપ છૂટી ગયું એનું મન શુદ્ધ થયું એને અંદર પ્રકાશ દેખાય એને બહાર પ્રકાશમય પરમાત્માના દર્શન થયું અજામ મે the mm -hmm. શું પદારવિંદો નિવેદુરાૈ મતેમ પાશ તદ્ભા સ્વપને પશ્યંતી ચીર્ણ નિષ્કૃતા શ્રી કૃષ્ણ અતિશય કૃપા કરે છે ત્યારે ભગવાન નામ માં પ્રીતિ થાય છે શ્રીરામ નામ અતિ સરળ છે શ્રી કૃષ્ણ નું નામ અમૃત કરતા પણ મધુર છે સ્વર્ગ નું અમૃત પીવાથી વાસના વધે છે સ્વર્ગ અમૃત પીવાથી પુણ્ય નો નાશ થાય છે નામામૃત પાપ નો વિનાશ કરે છે નામામૃત વિકાર વાસના વિનાશ કરે છે ભોગમાં શક્તિ નો વિનાશ કર્યો છે એવો દુર્બલ માનવ કઠિન સાધન કરી શકતો નથી જે સાધન બહુ સરળ છે સરળ સાધનમાં પ્રીતિ થતી નથી કેટલાક એવું સમજે છે રામ રામ બોલવાથી શું થાય શબ્દ માં બહુ શક્તિ છે કોઈ દાળ આપે તો દુઃખ કેમ થાય છે શબ્દ ની શક્તિ કામ કરે છે ભગવાન નામ માં પાપ નો ભગવાન નું નામ તત્વ થી એક જ છે સંત વાણીમાં વર્ણન છે ભગવાન કરતા પણ ભગવાન નું નામ શ્રેષ્ઠ છે જે કામ ભગવાન થી નથી એ કામ ભગવાન નામથી થાય શ્રી કૃષ્ણ ભગવાન દુર્યોધનને સમજાવવા માટે ગયા ડવો નું યુદ્ધ ન થાય દુર્યોભન માની જાય તો સારું છે દુર્યોભન ને માટે દુર્યોભન બુદ્ધિ સુધરી શ્રી કૃષ્ણ દર્શન કરે છે શ્રી કૃષ્ણ ભગવાન એને સમજાવે છે તો પણ બુદ્ધિ સુધરી રાવણ નહી રામચંદ્રજી ના દર્શન થયા છે રામ દર્શન કર્યા પછી પણ રાવણ પાપ કરે છે છૂટતું નથી ભણેલું પાપ કરે અભણ પાપ કરે છે ગરીબ પાપ કરે છે શ્રીમાન પાપ કરે છે અને કથા કરનારું પણ પાપ કરે છે પાપ તો ભગવાન છોડાવે તો છૂટે છે મા મૂળખ નથી ડાયો છે પાંચ દસ મિનિટ માત્ર પણ મૂર્ત થઈ જાય જાનામ પ્રવૃત્તિ જાણોધર્મ નિવૃત્તિ કે દેહેન દુધિસ્થિન યથા કરો ધન છે હું જાણું છું પાપ કરનાર કોઈ દિવસ સુખી થયો નથી પાંડવો ને ત્રાસ આપવામાં મને મજા આવે હું શું કરું ધર્મ ને જાણું છું ધર્માનુકૂલ સાધુ અને સાત્વિક જીવન મને ગમતું નથી સ્વેચ્છાચારી વિલાસી જીવન મને ગમે પાપ કરીને કોઈ સુખી થયો નથી હું સમજુ છું પાપ કરવામાં મને મજા આવી મારા અંદર કોઈ દેવ બેઠા છે અને તે દેવ જ પાપ કરાવે છે શું કરું બુર જાણે છે કે પાપ કરીને કોઈ સુખી થયો નથી મારા અંદર કોઈ દેવ છે દેવ પાપ કરાવતા નથી અનેક જન્મ ના સંસ્કાર જયારે જાગે છે ત્યારે માનવ પાપ કરે પાપ કરવાની ઈચ્છા નથી છતાં પાપ થાય પુસ્તકો વાંચવાથી શબ્દ જ્ઞાન વધે છે પાપ છૂટતું નથી પાપ તો તેનું છૂટે છે જેને ભગવાન પાપ કરતા અટકાવે છે પરમાત્મા નામ નો જે સતત જપ કરે છે એને ભગવાન પાપ કરતા અટકાવે છે ત્યારે પાપ છૂટે છે स्वरूप छुपा भगवान दीर्तन ત્યાં બાલકૃષ્ણલાલ આવે છે બધાને જુએ છે મારી કથા કોણ સાંભળે છે મારા નામનું જપ કોણ કરે છે બધાને ભગવાન જુએ છે પ્રભુએ સ્વરૂપ છું પાડ્યું છે ભગવાન કથામાં કીર્તન માં આવે છે છ આવે છે એક વૈષ્ણવે એમને પૂછ્યું છે તમે પ્રગટ કેમ થતા નથી સ્વરૂપ કેમ છુપાવો છો પ્રભુએ જવાબ કહ્યું કે હું બહુ રૂપાવો છું મને તો એની નજર ન લાગે માનવ આંખ બહુ પાપ કરે છે માનવ આંખ બગડેલી છે ભગવાન પણ નજર લાગે છે જગત માં સ્વરૂપ છુપાવ્યું છે નામ પ્રગટ રાખ્યું ભગવાન ના દર્શન જલ્દી થતા નથી કદાચ કોઈને થાય તો ભગવાન કોઈ પકડી શકતો નથી બે ત્રણ મિનિટ દર્શન આપીને ભગવાન અદૃશ્ય થઈ જાય ભગવાન નામ તમે પકડી શકો છો જ્યાં નામ છે ત્યાં ભગવાન છે ભયંકરવે કર્યું ગાયું કલી બધાના ઘરમાં જ્ઞાનીઓની બુદ્ધિ ભગવાન નામ નો સતત જપ કરે છે એને કદી ત્રાસ આપતો નથી વધારે બોલશો નહી બહુ બોલવાથી શક્તિ નો વિનાશ થાય છે જે બોલવાની બહુ બહુ જરૂર હોય મન થી જપ તે કરી શકે છે જેનું મન ગંગનાજ જેવું શુદ્ધ છે જે મન પાપ કરે છે જેના મનમાં ખરાબ વિચાર આવે છે ए, मन की बराबर जब करी करके तरह मिनिट भले करे जीव कर घर में एक दीवो हो दीवाने लोग उमड़ा म राखे उमड़ा म दीव राखो हो अंदर अजवाड़ू थे बहार पजवाड़ू शरीर जीवात्मा घर है નામ માં અતિશય તન્મયતા થાય તો બહાર પણ પ્રકાશ દેખાય છે જે બહુ પ્રેમથી ભગવાન નામ જપ કરતા તન્મય બને છે એનો એવો અનુભવ થાય છે ભગવાન મારી સાથે છે હું એકલો નથી બસો પાંચસો રૂપિયા હાથમાં હોય તો કેટલા લોકો એવું સમજે છે કે મારી પાસે હાથમાં પરમાત્મા છે તમે જે દેવ નામ નો જપ કરશો એ દેવ તમારી સાથે રહેશે તમે કરીને જુઓ બહુ પ્રેમથી નામ જપ કરે સંસારમાં સુખ ઓછું છે દુઃખ જ વધારે પ્રભુએ જાણીને નામમાં એવી શક્તિ રાખી છે જે બહુ પ્રેમથી નામ જપ કરશે એના મન ઉપર દુઃખ ની બહુ અસર થશે તો પ્રભુએ બહુ સુખ આપ્યું છે સંતોના ચરિત્રો વાંચો સંતો ને લોકોકારામ મહારાજ ના ચરિત્ર માં લખ્યું છે હોળી નો દિવસ હતો કેટલાક મહારાજ પાસે ગધેડા લઈ ગયા છે અને કહ્યું આજે તમારો વરઘોડો કાઢવો કરે ટુકારામ મહારાજ ની કોઈ ભૂલ નથી વિચાર કર્યો હું ના પાડું તો આ લોકો જબરદસ્તી કરશે બેસી ગયા છે અને ભગવાનની એવી ઈચ્છા છે રાજી થશે નહી એના જીવનમાં કોઈ મોટો દુખ નો પ્રસંગ આવે એ હૈયું બાળશે મહારાજ શાંત છે ચરિત્ર લખ્યું છે પાછળથી તો અમને પસ્તાવો થયો છે બધા મહારાજ ને વંદન કરવા લાગ્યા ક્ષમા માં સંસાર ના સુખ દુઃખ વાદળા જેવા હોય વાદળું આવે છે ને જાય છે વાદળું જેમ કાયમ રહેતું નથી લોકો વાદળા ને જોતા નથી વાદળામાં છુપાયેલા સૂર્ય નારાયણ ના દર્શન સંસાર ના સુખ દુઃખ માં ભગવાન ની કૃપા છે